કોર્ટ ના પાસે ઝગડા મટાડવા હોય તો આપડે ગાળો દઈ ગયો છોડી દેવાનો અને આપડે કોઈને ગાળો દેવાય નહીં અને આપડે કોઈ દઈ ગયું તેને છોડી દેવાનું નહીં પાછું આપણે જ આવવા મળીએ પાછું આપણે પૂરવું પડેદારી કરીએ આપણે લખી ખોવા જવું પડે એટલે આપણે કરી દેવાનું આપણે આથી છૂટા થઈ જશે એ ગમતું નથી માટે આપણે રસ્તો કરવાનો કોઈને ચિંતિત માત્ર દુઃખ થાય તો કોઈ પણ જીવ મોક્ષી શકે નહીં પછી સાધુ મહારાજ શિષ્ય હોય એ ગમે હોય એકલા શિષ્ય શિષ્યને દુઃખ થતું હોય તો એ મહારાજકી રહેવું પડે ચાલ જ નહીં અને જ્ઞાન એ અહિંસક ભાવ છે કેવું છે જ્ઞાન એ જ અહિંસક ભાવ દુઃખ દુખ દેવાની ઈચ્છા થતી નથી આવે તો દેવી દાયું એવા જાય કોઈ એ આપણા આની વાત નથી કોઈ વાર દેવાઈ જાય આપણા આની વાત નથી તો શું કરો પ્રતિગ્રહ મંડળ પ્રતિગ્રહ મંડળ એટલે એટલે વાત પ્રતિગ્રહણ કર્યું એટલે બસ સ્ક્વોટમાં કે નઈ ચાલવાનો કાઢ ગયને આખો શું કરો ઠીકાળ બેઠા તો ઇતારીમાં આટલીમાં કે નઈ કાઢ કે આ પ્રતિગ્રહણ કરવું પડે છે તમારે શું કરવું પડે છે સતીદાન પડેલી નથી પડેલી હોય તેને પડેલી છે એટલે જો ધો ના થતા હોય તો જરૂર નથી તમારે ગમે તેવું ગાણું બોલે જવાબ આપડે આપીએ જવાબ ગમે એટલો સુંદર હોય પણ ના ચાલે નથી પોલીસ વાળું ઓતરે નહી શું કરીએ આપડે અમાજી તો ગમે તે ધારે ભરે તો યાદ રાખે તો લાખ હજાર સુધી મોસે રાખે એટલા માટે પ્રતિક્રમણ થાય ત્યાં ઉઠતો ઉદગીર મુખે બાજુ એમ કે શું આગળ અને કરી કહેશ પણ આપણે પણ કરી દેખાતો જ